થાય છે આ બ્રેન છે ને બ્રેન તો ચાલુ જ રહે છે નિરંતર પણ એના હિસાબ છે તે તાઈ ને તૈણ મિનિટે હિસાબ આવે તે વ્યવસ્થિત આવે બ્રેન માં આવે બ્રેન માંથી મન ના થ્રુ ડિસ્ચાર્જ થાય એટલે વિચાર આવે તમને વિચાર વિચાર આવે તે વખતે વિચારો ગુજરો વયા કરે થાય તે ઘરે મન હોય છે અને આત્મા એ જાણે બધી એ બધા વિચારો જાણે તે આત્મા છે આ બધા વિચારો જે જાણે તે આત્મા છે તન્માં એકાધ થાય તે આત્મા નથી તમને શું વધુ મનની બધી વિચારો જોવામાં આવે છે એટલે એના વિચેનો મારે બે જણો હતો શું થાય જાણે ભેદ જાણવો હતો તમે આ પ્રમાણે ભેદ છે જયારે વિચારની સ્થિતિ હોય ને વિચારો સજીવ નથી મનની વચ્ચે શું ફરક ઈચ્છા અને મન વચ્ચે શું ફરક ઈચ્છા મનમાં જે વિચાર આવે ત્યાર પછી બુદ્ધિ નિરીક્ષણ કરે કે આમાં ખરું કયું ખોટું કયું ભાઈ ને ત્યાર પછી ઈચ્છા શરૂઆત થાય પ્રથકરણ કરે કે સાચું કયું સારું કયું પછી ઈચ્છા પ્રગટ કરે બધું આમ જયારે અરે દુકાન અલવાઈન દુકાન આપડે બધું જોયું તીકડે મન વિચારે ચડે આ લઈ શું લઈ સુખતે લઈ સુખતે લઈ સુખતે લઈ શું પછી બુદ્ધિ સાથે વિચાર કરે ડિસિશન લે કે આટલા જ પૈસા છે પૈસા એ બધું અનુસંધાન કરી અને પછી છે લેવા નક્કી કરે ત્યારે ઈચ્છા ઉત્પન્ન થાય કે આ લો શું કયું સમજાય ને બધું સંચાલન અંદર અંતત ઘણું બધું ચાલ્યા કરે સંચાલન ચાલે કર્મ પાછું થાય પણ સંચાલન ચાલ્યા જ કરે જ્યાંથી જન્મ થાય છે ને ત્યાંથી ચાલ્યા કરેલ ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું જ્યાં સુધી ત્યાં સુધી આ મશીન માં કોઈ જતન બંધ થવાનું નહીં જો તમે લેતા હોય તો રાતે શ્વાસ કોણ લેશે આપવાય લે મારે શ્વાસ લેતા સમજવાનું છે આજ ઊના આવી તું ઊી જવું તને ઊ ના આવી વિરોધાભાસ કેમ વાત કરશે વિરોધાભાસ હોય ખરી હું ઊંઘી જાઉં છું એટલે પોતાની શક્તિ પોતાને જણાવે છે કે હું ઊંઘી શકું છું અને પછી બિંદરે કે હંગનાઈ કારણ કે એ ઊ નઈ બની ર હંગનાઈ હોય એ એ તમારી શક્તિ થી ના આવી કે બીજાની બીજી કોઈ આરખીલી છે સુ કેજી આપની કે શક્તિ હે તો ની આરખીલી છે એમ લાગે નહી ધરે મતલબ કોઈ તો કે વિચાર ચાડીય કે بچے بچے સચ્ચે વિચાર ચાડી તો હું તો ડિસ્ટર્બ થઈ જાય કોઈ પણ જાતના વિચાર આવે તો માને છે પર સપ્તાહ ને પોતાની સત્તા માને છે સમજાવ્યો મને આ શબ્દ વાક્ય દેવાની સમજાવ્યું તમને માન આવે એ વાત નથી આવતી તમને આવે છે પેલા બહેને આવે છે સીજ માનવામાં આવે તારે ખબર પડે આપડી ડાક્ટર બોલાવો ડાક્ટર બોલાવો ડાક્ટર બોલાવો પદ્માસન એ બધું છે એ શું ધાર રીતે થાય અનકો દવાની સીસી સુગાડી અનકોન્શિયસ બનાવે છે બેભાન બનાવે છે તેનાથી આ બધું બગલ પગલ બધું આ બધું દંડ થઈ જાય બધું જ્ઞાન જે જ્ઞાન તંતુ છે ને બધા ડલ થી જાય ને પોચે નહી પછી નહીં નહી મગજમાં તો ખજી જાય છે જ્યાં આગળ વેદના થાય એવું હોય ત્યાં આગળ આત્મા હોય નઈ આત્મા તો અમુક વેદના વધી નહી એટલા કોઈ સ્ત્રી હોય દખ ને હોય સ્ત્રી હોય આત્મ જ્ઞાન વાળી સ્ત્રી હોય તો પછી એ વેદના સહન કરી શકે છે તમે અત્યારે જાગો છો ઘુંગો છો વિચારો નિર્જીવ છે વિચારો નિર્જીવ છે એવું તમે કહ્યું બધા બધી જે બહારની રિલેટિવ ક્રાંતિ અને રિલેટી ફેરફારો થયા જીવે છે લોકો પણ એની ઇફેક્ટના ઊંઘમાં જીવે છે લોકો પણ એ બહારની દુનિયામાં વિચારોની ઇફેક્ટ જબરજસ્ત છે ને તારા એ નિશ્ચેતન ચેતન છે કેવું છે વાતો કરે છે કકડાટ કરે છે ગારો પડે છે મારા મારા કરે છે બધું ની એમાં ચેતન નું કશું નથી માણસ વિચાર વિહ બની શકે ખરો કેટલું તમારે ફરજીયાત કરવું પડે છે એમનો પ્રશ્ન છે ભાઈ નો પ્રશ્ન છે વિચાર વિન હોટલે થઈ શકું પ્રાપ્ત થાય એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય મારી પાસે આવ્યો છે રસ્તો અહીં છે બીજો રસ્તો સહેલો મને નથી દેખાય તમને સહેલો લાગે તો બીજી રીતે કેશ બેંક ઓફ ડિવાનું કેશ છે પછી તમને રોકડું મળે પછી શું જોઈએ એટલે બધા જોયે અમે બધા માણસો જોડે આ જૂના અને નવા સંબંધી જોડે કરાર કરતા જઈએ છીએ આ કરાર ની વાત નીકળી ત્યારે જૂના અને નવા સંબંધો જેમ જેમ માણસના સંબંધો એમ વચ્ચે વચ્ચે સારા ખોટા માણસો ગમે ના ગમે એની જોડે કરાર કરતા જઈએ છીએ દેખાય જ જાય છે કાંઈ જોડે આને રજિસ્ટ્રેશન કરવા જેવું છે અને કરાર કરવા જેવા છે એમ ગણી પાછું મન કરાર કરતું થઇ જાય નવા નવા સંબંધો વધે ને અમદાવાદ ધંધામાં બધે સંબંધો કરાર કરતું ચાલે કરાર છોડે છે કરતા છોડવાના કરાર કરે છે તમારું પતિ કેવું પતિ ના પણ એ તો ગમતા કરાર થાય છે ગમતું થાય છે વચ્ચે મન તો ગમતા કરાર એ કરે હોય તો સારું એ કરાર છૂટવાના થાય છૂટવાના કરાય બંધાવવાના પણ અમને કોઈ વ્યક્તિ ની કે કોઈ પણ માણસો ની મળવાની વધારે ઈચ્છા થાય કે ખરા થતો જાય ને આ હોય તો સારું આ દોસ્ત આવે તો સારું કરાર છૂટવાના પણ કરાય આવું છૂટ્યા આપડે બધા હિસાબ છૂટતા છું ના પણ ફરી આવે એવું ઈચ્છીએ